Come on, come on, come on Ancelone, Ancelone आजलारे डोले आजलारे डोले ओडला र आजलारे डोले ओडला र साथ में गले आओ साथ में आजलारे डोले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 વાયસ મૂકલું Bye-bye! Let's uh, go. No. day But it's nooo! But it's nooo! um <laughs> ભારત જગત મે હરી ના પસારો હે જૈશ કમલ કમલ મે જલ ભીતર રહે જલ ભીતર જલ મે પસારો હે पात पे निर नहीं रहे। के पात पे ते निर् पात्र निर्णय सै राम ढकल दिया जलता નિર્પન દલસા ચહેર ધો જલ સારો હે જ સાહેબ આવ્યા છે કાટકુ પર ઈચ્છા હતી તમે બોલા એ એક કડી કહીને જો ખુશી થાય એક કડી કઈ થઈ કબીર સાહેબ નું હિન્દી છે આ બાજ એ જ પ્રભુનો પ્યારો છે ને જેની રેણી આ બાજ છે તો જ ઈ પ્રભુને ઘરે જઈ શકે પછી કમળ છે ને એમાં એનો પણ દાખલો આપ્યો કે કમળ છે એના માટે પાણી અડે જ નહીં પાણીની અંદર જ હોય પાણીની અંદર જ કમળ પણ એને પાણી એને પાણી નું સ્પર્શ નહીં એમ ભક્તિ છે ભક્તિની એવી ગતિ છે એ જિંદકી રહે ને સો હરી નામ કાપ્યા કબીર સાહેબ નું ભજન છે ગમે એટલું પાણી ધકેલો પણ એ કમળના પત્તા પાણી સ્પર્શ પલાળી ના શકે એમ ભગતી એવી ગતિ છે કે એને કોઈ કોઈ માયાના ઝપટમાં દુખી ન થાય માયાની ગતિ એને પરેશાન ના કરે કમલ તો કમલ પણ સર પણ આપણે તમે ભજીયા ખાઈ છે ને અળવીના પત્તા પર પાણી નીકળજો અળવીના પત્તાને પાણી નહીં લાગે અળવીનો પત્તું એના માટે પાણી નાખો એટલે એ પાણી ફરતું જાય એમના કાચ નહીં જેમ પાણી અડે કમળ નહી વાતો કમળ પાછા ને ઘર તો નવત માં કે છે ને આશીર્વાની લાજ આપણે અત્યારે કોઈને ત્યાં નથી હનુમાનજી ને ત્યાં ભોલાનાથ ને ત્યાંથી કોઈ એટલે આપણે પાથરીયા લાઈટ કરી દીધી તાલપી બાંધીધી તો પછી આવું હોય એટલે આપણે એનો આશરો કેવાય એટલે પછી જે વોલ્ડ મોડા મોડા પાવે ત્યારે પણ હનુમાનજી મેં એમને પકડી રાખ્યા પણ એનું તો દોડવું છે પછી મેં તમે ધોડો પછી એમને છૂટ આપી હવે એમ કે છે નથી દોડવું નઈ એવું હાલે હવે દોડવું પડશે હવે ક્યાં છે હવે આમ દોડી ધોડી ખબર પડી ગઈ થોડા એટલે એવું કઈ વાત હોય ભોળા કરી શંકર ભગવાન નું કે પ્રોણા ગરદણી બહુ કેટલે અત્યારે અધિક માસ છે એટલે ગોલિયા સાંભળશું કઈક પછી અંબળાવે ખરું સાચી વાગે તો બોલો ખાતી શંકર એને અધુરી રાખી છે તો એમાં લાગે જ નહી સુરણ ના ક્યો દુઃખ મે સુખ મે સુમરણ ના ક્યો ના દુઃખ મેલસી દાસ ગરીબ કી કોણ સુને ફરિયાદ સુખ ઉપર પથુરા પડો સે રામ સુખ પર પતરા રમ હૃદય ઐસી બલિહારી દુખ કી કે પલ પલ રામ ભજાય સી બલિરી દૂ કે પલ પલરા માયા છે માયા મલે કર લંબે હાથ માયાસે માયા માયા કરો લંબે હાથ આ કોઈ સાખી આમલી સતાધાર કે દુવારકા ગોલખવા પૈસા નાખવાના પેટી એ નોટું જોઈ ગયું અંદર પૈસા નાખવા ગયા ખીજા માંથી એક રૂપિયા નોટ કાઢી બોલાય મારા નોટ કાઢી લાંબી કરી પાંચ ને નહી રૂપિયા ની રૂપિયા ની નોટ મારી પાસે આવી ગઈ પોલી કડાયાસે એને એવો અર્થ કર્યો માયાસે માયા મિલે તો આને મળવા ઓલી આવશે એમ એટલું એ આમ નાખ્યા એટલી ચા પાણી રૂપિયા એટલે આવો અતરો કોઈ કરતા નઈ કે જાજી માયા અંદર પણ થોડી હતી જાજી હતી ને એટલે જાજુ મત પછી ખેંચી ગઈ એટલે અમુક અમુક ક્યારેક ક્યારેક બધું આવું સમજણ નો ઉપયોગ દુરુપયોગ માં થઈ જાય સમજ નો પસ્તાવો થાય એ પસ્તાવો એવો થાય અંદરો અંદર દુખ અનુભવે હાથમાં પછી એ વાત નીકળે નઈ ત્યાં સુધી બરાબર ને પછી માયા સે મા મિલ કર કર લમ્બ્યાસ તુલસીદાસ ગરીબ કી કૌન સુને ફરિયાદ શેષનાગનો ગલપટો કરી શિજી ગાય કૈલાસ શેષનાગનો ગલપટો કરી શેષનાગનો ગલપટો કરી શિવજી ગય કૈલાશ ફિર અખંડ તપસ્યા ધારણ કે જય જય ભોલનાથ શિવ સમાન દાતા નહિ વિઘ્ન વિદાર શિવ શિવ નહી વિપદ વિદાર લજ્જા પછી શંકર ભગવાન ભાગવો તો પીડ્યો એવું ભાગવું પીડ્યું કે જાડવા મથ કેવું થઈ ગયું પછી એને લાલ વાંદર નું રૂપ ધારણ કર્યું ઘરવાળે જઈને હું ઘરમાં બહારી દઉં પાર્વતીને આનો આવું વિચાર થઈ પછી વિષ્ણુજી ને એમ થયું વિષ્ણુ ભગવાનને દુખી થઈ જાવ કરી દીધી ભગવાન મોહ ની રૂપ ધારણ કર્યું ક્યાં જાય ભાઈ ઓલા ને કલાશ કરી નાખવા ઘરવાડે મારે તને બિહારી નગરમાં તો કે જવા દે ને આપણે સીને ભાઈ બોલ શું વિચારશે તો કે બસ એને છોડી દે તું મારી પાસે એ ત્રાંડો બહુ કરે એવું ત્રાંડવું કરે એના ત્રાંડવ ને હું મો ઘરમાં બેઠી બોલ કરવા પછી વિષ્ણુ ભગવાન શરૂ કરું ત્રાંડવ જમાવટ કરી એમ બધું ભાન ભૂલી જાય માણસ એમ એકદમ ગરકાવો થઈ ગયા એને ભાન નઈ રે કે હું શું કરી રહ્યો છું પછી વિષ્ણુ ભગવાને આમ કર્યું ને આમ કર્યું લઈને ભગવાન વિષ્ણુ શંકર ભગવાને ગયા પેલા તમારા કામ તો આવવાના હોય હલવાઈ જાવ છું કોઈ દીધા પછી નથી રહેતો હું મારું નામ જ ભોલો ભોલો કોણ કે હલવાય જ આવા મંદિરમાં હું નોડી બેઠો માથે ટોકરો વધારો ટોકરોગ્યો બીલી પત્ર કમ્બલ નથી ચડેવું રાવણ ને આવું સડે મસ્તક ને કમ્બલ ને આમ ને આમ તો કે તે કઈ ન સડે પણ તું આખો સડી ગયો જોડા હોતા એટલે પસંદ થઈ ગયો એનું નામ બોલવાના આપણા વર્ગો સડી જાય નઈ બોલો બે કેવાય નહીં ફરી ના ઘર નો ઘરોપટો કરી શિવજી ગય કૈશ અખંડ તપસ્યા ધારણ કી જય દે ભોલે શિવ સમી વિપત વિદાર શિવ દપત વિદાર લજા સબ કી રાખીઓ તુમ હો નંદી ગે અસાર લજા સબ કી રાખીઓ નંદી કે અસવા बोले तुम्हारी बहती है गनी बोले तुम्हरी जटा में बहती है गनी घटा के घटा काली घटा के अंदर जिमदानी जाया थोड़े तुम घटा चलता रहा चलता શશિ ડમૂલ નામે ત્રિશૂલ ગયા મર્ગ ચર્મ ભસ્મ ધારી મર્ગ ચર્મ ભસ્મ સંગત bhagwan ke bhagwan ke dami kya ga bhagwan ke bhagwan ke bhagwan chahiye kisai ભક્તા ભક્તા